માટે પૂછું છું કે શ્રાવક શબ્દ વપરાય છે જમ્મુ વિજયજી મહારાજ હતા કે મારા એક મિત્રો ને કાગળ લખે શ્રાવણ શ્રાવક શબ્દ જે આ જૈન નું બધા જીનનું અગ્રિદ કે જે શિક્ષક હોય છે ઈશ્વર કે જે છે શ્રવણ મનન અને નિધિ જાતન એમાં શ્રવણ શ્રવણ અને સાંભળી જાય આખું બની જાય હા ભણો શ્રવણ મનન નિધિ શું બને અમારા માં જેમ છે શ્રવણ મનન સાંભળી વાળ છે મામલા થઈ સમૂહ માં કે નૌકા માં સમૂહ જમા કરે નૌકા થી કહેતા તમા જાય લોકો jabare ho <laughs> kae na to theiro the para bana le tarish baithe the par ko sabare ka dekh hai tyas rehna aa aa marte hai dar sab ikle par ma kyun aa aa નવી વર્ષથી હે ને વિચારી નવી વર્ષથી હવે બ્રાહ્મણ હવે જતીમાં તું આ બાકી અંદર લેજે માથે મુકાવ્યા પછી તો આગળ એ લોકો વિધિ કરતા હતા નાખતા શું મારે છે કે મારા નહીં કાઢવા ચાર પાંચ લાખ લાખ વિદ્યાપુર પાંચ લાખ ઘર બધો પેલો સનપતિ આપી દેજો બેસતા વાણી બેસી મસાજ કે ઈશ્વર નું સ્થાપન કરું હતું શા માટે લોકો ભગવાન ની કરતા આપણે ન માણે તો ભાઈ ગયું લોકો ખોટું કસર હશે નહીં hon trošai has Aufsarega aí najevoorts, ésta ah shivabitega visidity sa ih kabalelasu koknice. Poha pam hatod ortse io dano sare Fernvin muda si euditevinteто je in letoa nam sa d grande. Ofi sto tam vogedo', naza da ar to tu ja ma lad breweres naza a These vaat sustanare je, kamat티 to naza arstasy svet alaint 170 Miro représentavo surprising NO C Horizoneren auto mosto, huskari se taia bho pan ofart либо aus ભગવાન ભગવાન ભગવાન ઉપર કરતા છે બાર પડી જઈશ ભગવાન કેટલા વાત આયા થઈ ગયા છે અને પાછા લોગિયા બોટિયા કહેવાય ના છૂટે દસ લાખ અહી ગાડી લઈ ગયો ભાઈ કાર લઈ ગયો છોકરા બસા હોય કાર લોક લોણસ નો અવાર હું ઉઠ્યો તો અત્યારે લોક માસ હોય અરે રાત્રે હું જાય લોક માસ હોય એક વાત બાર ના નીકળે એનો અમલો લોક ની બહાર ના નીકળે એનું નામ રોક્યુંન માનવ લોક તો અત્યારે ના મળે ત્યાં કરો તો બળે પુડો હે બોબે તે તો જાય મોર ગાંજી તો જાય મોરજી દીવો ન કરે તો ગાડે લોક હતા મહાત્મા રશિકભાઈ પટેલ બરોડા આ ના છુટકારો છુટસંગ કેવું છે બેસી કાંઈ કા સત્સંગ છે સત્સંગ નો રંગ લાગેલો છે કેવું રંગ રંગ લાગેલો જેને એ રંગ ગમે છે નિરંતર સત્સંગ્રે છે હા માનસિક તો બઉ આખો લાગે છે જે રાકેશ થાય રાકેશ થાય ને બધું ક વધુ કમાતો ઓછા ચાર ઇન્ફિરિયો આ કમાઈ આખો દારો નહી કમ લઈ લેવા દે એવું કઈ લેવા દાયા દાદા પણ પેલા તો આવા બધા સ્ટેશન આવતા હતા સ્ટેશન આવતા મુસાફરીમાં ચા પીવા માટે તારે અમે સાધારણ વકીલો નીચો કરે એવા એક જનો નીચો એ થોડું કરે ત્યાર પછી હજાર નથી અને તો કર્યા જ કરે જાત હું એવું કરતો હતો કોટા વગર તોર કરકે હું શું બોલાય કે બઉ સારું પણ એ બોલે બોલે ચડતું જાય દીકરી વધતી જ જાય તારે કોઈ કહેનાર ના બોલે વધારે ચકોર કરનાર કોઈ મળેર કરનાર તમને કોઈ વનનાર મળ્યો ઘરમાં હાર આવે તા જોઈએ નઈ કે ચા નાસ્તો હાલ ભાઈ મજબૂત કર્યું એટલું જ કામ કર્યું ત્યાં મજબૂત કર્યું દાદામાં પોતા પણ ઢીલું હોય ઢીલું હોય આ તો મજબૂત વધ્યું હોય અને જો સારું હોય અને પોતા પણ હોય અને આવું જો હોય તો આડા માર્ગે ચાલે છે એ તેવું કઉ છું પેલા જાફેતી હોય ઉપાદાન હોય અને તેમાં હું જોણું બાજુ પેલી બાજુ ચાલે તે એવા ઘણા છે અત્યારે પોતા પણ અધડું હોય છે અઘરા ને ખબર ના પડે કોઈ ખબર ના પડે પોતાની ભૂલ ના દેખાય પોતાની એટલે પ્રભાવ દોડ વાક્ય યાદ રાખે તો કલ્યાણ થાય નહીં કરીએ કોણ ઉપાય છે કે સારા થાય છે રાગવે થાય નહી બીજું બધું કઈ દેવા દેવા નથી બીજી ક્રિયાઓ તો કમી ક્યાં બંધ કરે છે ક્રિયાઓ જે માટે રાખશે અને અહીં તો થતો જ નહીં ઉધાર પાસે મળવું પડશે ચાલવા દેવું પડે બરોડા સવારે મળી જાય છે પેલું કમ્પલસરી કરે ને ઉઠો આટલા વાગે ઉઠો એવું કમ્પલસરી કરે હ એ લાવજો કે મુકાઈ સર બમરા દે મે લાવજો કે મુકા કેવો હાલ લાગે ઠીક હે રે ઉઠો એ કોમ્પલ્સરી ખારું ને કે ઉઠો એમ ઉઠાયો કોમ્પલ્સરી ખારું ને કે ઉઠો એટલે નેટરાલિટી આવી જાય એટલે સાજિકતા ઉડી જાય ઉડી જાય આડા થવાનો ઉઠે ખરો પણ મળે આવી જવાની प्रहत मती दूर जाएंगे ज्ञान नुत्न ना अपना चालू कर આપડે ના ઉઠું પડે એટલે આવું બોલાવવા માટે આપણે બોલાવવું પડે ના ઉઠું પડી ગયેલું નહી તો એવું બોલે બધું આડ જ છે ભાઈ નહીં ગમું ચા પીતા <laughs> <laughs> <laughs> મારે દુકાન રાખવું હોય તો એકાગ્રતા રહેતી જ મને આ ગમે છે રાત્રે બે ત્રણ વખત જઈ આવે બે ત્રણ વખત આટા મારી આવે હા તો નથી એના દુનિયા ચાલતી નથી વળતર એ ના હોય વળદરું ચાલે મારી સામે એક ભાઈ વકીલ હતા આ મિત્રો અમે એમનો દીકરો તાજો આવેલો એ દીકરો ચલાવતો હતો કામ અને પેલા એના બાપા બાજુ માં બેઠેલા એના બાપા બાજુ બેઠેલા અને એ ચલાવતો હતો મારી સામે એની મેં પૂછ્યા કરતો હતો પેલો છોકરો પોતાની પોતાની શક્તિ થી ચલાવતો તો તેમાં પેલા વારે વારે રાગે પડે આવે આખો વખત ઉપયોગ એ રેગ અમારે એમાં તેલો તેલો માઇન તે 10000 લેનારે તરાવું પુટ યોના તેવા તે આડ બનાવ આખો વખત તે દાદાનો ઉપયોગ રે એમાં દુકે કેમ હો દાદા માટે બનાવતી દાદા અનુસ બનાવ રે ઉપયોગ કરો રે ઉપયોગ કરો બાકી છે પ્રતિક્રિયા કરતા એકને એકને દોસ્ત બંધા એકને બિલકુલ ના બંધાતો એકને બંધાતો હોય રોજ અને એક દોસ્તી માણસ પાર પામે પાર થી પામ્યું આ બાજુ પાટલી પર રેલવે હા ડબાની પાટલી પર એક માણસ ધીમે ધીમે કસેડી ખસેડી જગા પોળી કરતો જાય અને પાર્ટી પર આપડે જ્ઞાની મહાત્મા છે પણ પહોળી કરવાની માલ ભરેલો છે કેવું પડે ભાઈ ખબર બોલ બરાબર એવું મનમાં મનમાં હે ઉતા અને પેલો અજડું પ્રિયાદેવુ છે બાંધે અને તમે દ્રષ્ટિ હોય તે છોડે છે ને દેહાદ્યાસ દેહા છે દેહાદ્યાસ નો અકડ તૂટી ગયો આકડ ફૂટી ગયો પકડ છૂટી દેહ જે કરે છે જોખમદારી એ નથી આપણી તમે નિશ્ચય કરો નિશ્ચય પછી આજ્ઞા પડાય ના પડાય નિશ્ચય કરો પછી થી બધું પાછો સંભાળીશો હા ના પડાય તો જોતા રહો નિશ્ચય ફરી ફરી કરતા રહો નિશ્ચય નિશ્ચય તમારો નિશ્ચય કરો મેન કે છે કે પતાય એ માલુમત નથી કે અમે કોણ છીએ બેન કે છે કે માલુમત નથી કોણ છીએ હું એમાં ખબર પડશે હા બતા બતા બતા બતાવે જરૂર ચલા ગયા છે કે ગોર કદર રહેતા ગ હાઈટ નહીં મેં બોલાઈ હોય લાઈટ કુછ નહીં હોય ઇમોશન નહી હોતી હોય તો બોલને લગા કેધર રહેતા હૈને બોલ્યા કે આપણે જો એડેટ માલુમ હો ઉપર હૈપર બાપી નહીં હેઠળ ઉપર તો ખાલી આકાશ છે આયા સબ સુ આયા કોઈ પૂછના હેગા હા નહીસ ઓફ ઓનલી વન એડ્રેસ નોટ ટુ એડ્રેસ ઓનલી વન ગોડ ઇઝ ઇન એવરી ક્રિટર વેદર વિઝીબલ ઓરવિઝીબલ ગોડ ઇઝરી ક્રિએટર વેદર વિઝીબલ ઓરવિઝિબલ તમારી વચ્ચે ક્રિટર બહુ પે હૈ હાથ દિખાતા નહી દુર્બિલ થી દિખાતા નહીં રહ્યા હૈકી અંદર હૈકી અંદર નોટ ઇન ક્રિએશન વર્ડ ઇઝ નોટ ક્રિએશન ક્રિએશન હૈ હૈર ક્રિએશનમાં નહીં થા મેંખામાં નહીં સંત ગુરુ ક્યાં બોલતા એ લકડી કાંબા ભગવાન હે ઇર ક્યાં લકડી ક્યાસી જરાયગાડી જ કે નહી બેટલા સક દેતો હોના તિરિયે તો થી નહી એક ઠીક નહી હે ઠીક હે નહી સર જો બોલાની ઇસમે બરોહી સે બાય સે કરી ગઈ મે એક તો હોના ચીયે બાર ઇઝની આવરી ક્રિએચર વેધર વેસી બલવારી ઇનિ વેસી બલ માર્ટીન ક્રિએચર તો કોઈ અચ્છા કામ કરતા કોઈ ખરાબ કયો કરતા હોય બધામાં ભગવાન છે તો પછી કોઈ સારું કામ કરે છે કોઈ ખરાબ કામ કરે છે ભગવાન કા તો જિમ્મેદારી નહીં હૈ ભગવાન ક્યાં કરતા પ્રકાશ દેગા ક્યાં દેગા પ્રકાશ પ્રકાશ જોગા હેરા Not my responsibility, for whole, responsibility. whole and soul responsibility. Light, light mera નોટ માઇ રિસ્પોન્સિબિલિટી પોલીસ ચોર ઇર ગયા લાઈટર ચેપ લાઇટ ચાલ ભગવાન દુસરા પુસ્તક બોલતા ઠીક લગે તક આ મજા કરો નહી ઠીક લગે તો હમરા પ્રાર્થના કરોરી પાસે આ જાઓ પસંદ હોય પસંદ હૈ બહુ પસંદ એ નહી હૈ કુને હે ચિંતા એ ખરો જવાબ મળે આ કદાચ હજુ થોડો ઓછો જવાબ આવે ખરા જવાબ મળે ખરો જવાબ મળે ત્યાંથી ખરો જવાબ મળે વિસ્પત્તા બહુ કન કરતા બહુ કોઈ આદમી અપમાન કરે તો બહુ નહીં તેને ક્યાંક ચાર લેની થોડા સમજદાર છીએ નહીં osion- that are two won't have been to solve this puzzle, oh, puzzle, sa, kar puzzle, puzzle. that is puzzle ars Ostiareen isf connected to a data-sad being I am the only due point to solve the position terminal that I am the onlyzone What was that little puzzle called me? as if the soul stakeholder sings a puzzle every thought એટલે કભી પસંદ ના હોવે ભજન નહીં <laughs> <haz> आदमी खुद से ठीक करे फिर भी पजल होता है आदमी जाते तो बराबर करे बजल आदमी जाते तो, पोते की पजल तो आम तो ठीक करे पजल पाचल हाँ देखो ना क्या नाम योगेंद्र योगेंद्र ખરાબ નેઝલ પગલ હોય પિકલ ક્યા પગલ હો આપણે કોઈ પદલ હોતા પદલ એક તરફ સોલ હો સાસુ સંબલ હોય સબ સંતો સબ સાસુ એ ફજલમાં બરાબર એક જ્ઞાન પુરુષ અકેલા જ્ઞાનપુર હિન્દુસ્તાન મેં ટ્વેન્ટી થાઉઝન્ડ હૈા સત્તા પિછળના સત્તા પિછાને મુશ્કેલ છે આપને પૂછને કા આપી હૈ આપી પાસ वो बोलेगा हमारे बहुत सुखी है तो, तो अपने समझ जाएगा कुछ छुपाओ जिसकी पास बुस्ती नहीं है वहाँ एक टैंक बुद्धि नहीं वहाँ ध्यान है वहाँ ज्ञान नहीं रहता है ज्ञान है वहाँ बुद्धि नहीं रहता है। दोनों एक साथ रहती नहीं अब तो हमारे पास टैंक बुद्धि नहीं है બુિ લિમિટેડ લિમિટેડેડિમિન બુદ્ધિ કરાતીમો મેં ઇમોશનલ હોય ક્યાં હોતી અંદર હજારો બોલતા અહિંસા ધર્મ પાટતા હોય હજારો ધર્મ પર સાધુ લગ ક્યાં બોલતા ચાલતા અંદર અંદર હજારો જીવર માલુમ નહી ને ચિંતા નહીં તરફ થી ઇમોશનલ નહીં ઇમોશનલ વાળા આદમી બોલે કે તુસ હૈસા દુસરા આદમી આપી સમજ એલ हम देख के बोलता है पदर हो रहे थे कैसा हो रहा है हम भी देखता है भी, अभी देखता है वो पुस्तक की बात नहीं है नहीं। हम देख के बोलता है और आपका आत्मा कबूल करे ऐसी बात है हरेक का आत्मा कबूल करे वो साइंटिस्ट का आत्मा नहीं कबूल किया फिर एक बात नहीं कबूल किया मैंने बोला के आपके साथ कौन बात करता है सही बोलने लगा दादा भगवान તો મેં બોલ દા કે દાદા ભગવાન કરતા હે તો ચેગા તો એમત દાદા ભગવાન દાદા ભગવાન નહી બોલતા ઓરિજિનલ ઓરિજનલ સેફ રેફર હા એ નહીં ઓરિજનલ નહીં અંદરિજનલ કોઈ ગઈ દે હૈયન ડેવલપ છે ને ને દુનિયા હો ગઈ છે ભગવાન ખાલી દેખતા હે વિજ્ઞાન પરમાનંદ ચાર વેદ હે તો ચાર વેદ ક્યાં બોલ રહે બોલતા ક્યા બોલતા આત્મા આત્મા નહીં તો આત્મા ગો ટુ જ્ઞાન શબ્દ હૈલ હૈલ મેં સુમતમ રહેતા નહી કે પાસે હૈ આત્માન હૈ તા ચી આપી પ્રગટ થયો હવે આવરણ હોય તો પ્રગટશીલ થાય છે પણ અમારી વાણી આવરણ ભેદક હોય આવક માણસે આત્મા એ તો કબૂર આત્મા હશે એ કબૂર કર્યા વગર રહે બુદ્ધિ થી વાત હોય સ્પષ્ટ નથી બુદ્ધિ થી વાત જો થતી હોય બુદ્ધિ ના લેવલ થી વાત થતી હોય તો આવો સ્પષ્ટ થતો નથી આત્માન આ કરવું કરે મન મન કરવું કરે એ મન આનંદ થાય નો આનંદ થાય તેનો છે તે ઇમોશનલ હોય આનંદ મન નો આનંદ ઇમોશોર હોય અને આ છે તે આકુલતા વ્યાકુલતા રહી આનંદ ઉત્પન્ન થાય એ આત્મા નો આનંદ એ આત્મા નોંધ અને મન નો આનંદ તો બહુ ફેલાય ને તો મસ્તી માં આવી જાય જાય મસ્તી માં આવી જાય મન મસ્તી માં એટલે બહુ ખુશ થઈ જાય મસ્તી માં આવે ભલે આ ઘડી વાત નીકળી જાય છે હું આ સુદા ખુદા ખુશ